સેશન નંબર આઠ થોડા પ્રશ્ન છે થોડોક વિચાર કરી લઈએ શુભ અને શુદ્ધ ભાવ કરવા માટે ભાવને બરાબર પકડવા છે તો ભાવ વિચાર વિકલ્પ સંકલ્પ આદિને જુદા જુદા કેવી રીતે ઓળખવા ખૂબ માર્મિક પ્રશ્ન છે મનુષ્ય એક સંગની પંચેન્દ્રિય જેવી સંગણીનો અર્થ છે મનવાળો અને મનનું કામ અવિરતપણે ચાલી રહ્યું છે તો જે આપણે પૂતગળની આઠ મહાવર્ગણા જોઈતી એમાંની એક મનોવર્ગણા નામની હતી એક વર્ગણા જેને મનોવર્ગણા કહેવાય કે જે મનોવર્ગણા પણ આ વિશ્વની અંદર ઠાસીઠાસીને ભરેલી છે એ મનોવર્ગણાના પુતલ પરમાણુને સંઘની પંચેન્દ્રિય જીવ ગ્રહણ કરે છે ગ્રહણ કરી અને છોડે છે એ વિચારરૂપે એ વિચાર છે અને એનું કામ સતત ચાલ્યા કરે છે નોન સ્ટોપ કર્મના ઉદય પ્રમાણે જીવ ભાવ કરે છે અને જે મનોવર્ગણના પૂર્વ પરમાણુ ગ્રહણ કરીને છોડીને જે વિચાર રૂપે વર્ણન આવ્યું એ વિચારની અંદર કર્મના ઉદય થતા જે ભાવો એમાં જે રાગ દ્વેષ અને અહંકારના ભાવો છે એ જ્યારે ભળે એ વિકલ્પ બને છે અને પછી ત્યાં એક અંતરંગ અંતરકરણનું એક ભાગ જે બુદ્ધિ છે અંતઃકરણના ચાર ભાગ છે બુદ્ધિ ચિત્ત મન અને અહંકાર અહંકાર તો અંતઃકરણનો જે બુદ્ધિ નામનો જે ભાગ છે એ જે વિચારો જે જે વિકલ્પો કર્યા એની અંદર એને જ્યાં ઠીક લાગ્યું બુદ્ધિનું કામે છે વિશ્લેષણ કરવું એનાલિસ કરવું અને એમાંથી તારવણી કરી જ્યાં ઠીક લાગ્યું ત્યાં એ કરવા માટેનું કે ન કરવા માટેનો સંકલ્પ કરે છે એનો આમ સંકલ્પ સમજો વન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અંતકરણ છે અને બધું પૌગલિક પણ એમાં જયારે આત્માનો ભાવ ભળે છે ત્યારે ચેતન બને છે ચેતન બને છે સમજાણું હવે એ ભાવ જ્યારે ભળે છે એ ભાવ પણ કર્મના ઉદયથી એને એ ભાવ થયો એ વખતે પણ આત્માની શક્તિ એવી છે કે એમાં જાગ્રત રહીને એમાં ભળવું કે ન ભળવું એમાં એ પોતે સ્વતંત્ર છે આ આત્માની સ્વતંત્રતા છે જો બુદ્ધિ નથી નક્કી કરતું પણ પ્રજ્ઞા નક્કી કરે છે બુદ્ધિનો એ પર્યાય છે કે જેની અંદર વિવેક ભળ્યો છે હે ઉપાધિનો વિવેક જ્યાં ભળ્યો છે એ પ્રજ્ઞા બને છે હા ને પેટાભાગની બુદ્ધિનો એ પર્યાય છે પ્રજ્ઞા પણ કહી શકો બુદ્ધિનો એક પર્યાય જે છે કે જે પર્યાય જીવના પોતાના હે ઉપાદેયના વિવેક થી ઉત્પન્ન થાય છે સમજણ તો આ રીતે એને જુદા જુદા ઓળખી અને જીવે હે ઉપાદેયનો વિવેક કરી પ્રજ્ઞા વડે પ્રજ્ઞા રૂપી છીણી વડે આત્મા અને કર્મ એ બેને જુદા કરવાના છે પ્રજ્ઞા ક્ષેત્રિય છે તે કથમ અપી નિબે પા સમયસરની ઉપરની આત્મખ્યાતિના ક્રશની અંદર અમૃતચંદ્રાચાર્ય આ પ્રજ્ઞાની વાત કરે છે પછી ગ્રહણ કરવાની વાત કરે છે તો બે જુદા તો કર્યા આત્માને જુદો કર્યો અને કર્મને જુદા કર્યા પછી ગ્રહણ કેવી રીતે કરવું તો કે જે પ્રજ્ઞાથી તે જુદા કર્યા એ જ પ્રજ્ઞા પડે તો આત્માને ગ્રહણ કર જે પ્રજ્ઞાથી તે જુદા કર્યા આત્મા અને કર્મ એને જે જુદા કર્યા તીક્ષ્ણ છેદીને પાતિતા સાવધાન સાવધાની પૂર્વક તે એના પર એવો ઘા માર્યો પ્રજ્ઞા છીણી છીણી હોય ને છીણી એ એવી કથમ અપી નિપુણ આવી એટલે કે એક્સપર્ટ થઈ ગયું હતું અભ્યાસ કરીને એવો એક્સપર્ટ થયો કે એક ઘાને બે ટુકડા એવો તે પ્રજ્ઞાને છીણી વડે ઘા કર્યો એના ઉપર કે આત્મા અને કર્મ બેને જુદા કરી નાખ્યા અને પછી કર્મ તો કર્મના સ્થાને ચાલ્યા ગયા આત્મા મારે ગ્રહણ કરવું છે તો ગ્રહણ કેમ કરવું તો કે જે પ્રજ્ઞા વડે તે જુદા કર્યા એ જ પ્રજ્ઞા વડે તું એને ગ્રહણ કર બુદ્ધિ તો બહુ વાપરી આપણે હા બધા બુદ્ધિશાળી છો ને બધા હે બુદ્ધિ રાગ દ્વેષ અહંકાર કરાવે છે પ્રજ્ઞા એમાંથી છોડાવે છે બુદ્ધિ તો જગતની અંદર આપણે સંસારમાં બહુ વાપરી અને બહુ હોશિયાર થઈ ગયા આપણે હવે એ બુદ્ધિને પ્રજ્ઞા બનાવો અને એ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવું બીજું બધું છોડ હમ બીજો પ્રશ્ન છે જ્ઞાનાવણીયનો પુરુષાર્થને બદલે મોનિય પરનો પુરુષાર્થ કરવા યોગ્ય છે તો એમ કહેવાય કે જ્ઞાનથી વિનય વિનય આવે તો અહંકાર જાય તો કે જેમાં જ્ઞાન મુખ્ય આવ્યું તો સમજવું જુઓની પ્રાપ્તિ પહેલા પાંચ લબ્ધિ હોય છે એમાં પહેલી લબ્ધિ ક્ષપસમ લબ્ધિ છે તો ક્ષપશમનો અર્થ શું છે કે કંઈક ઉઘાડ થાય આપણને તો કે જ્ઞાનનું એટલે જ્ઞાનાવરણીક્રમનું એટલું ઉઘાડ જોઈએ આપણને એટલો ક્ષોપસમ જોઈએ આપણને કે જે ક્ષપક્ષમથી આપણે હેય ઉપાદેયનો વિવેક કરી શકીએ અને એ હેય વિવેક કરીએ આપણે તો મોહનીય કર્મ આપણને ઓળખાય અને મોહનીય કર્મ ઓળખાય પછી એના ઉપરનો પ્રસાહ તમે કરી શકો ચાલો અને એ પછી મોહનીયક્રમ તમે તોડી શકો તો જ્ઞાન કેટલું જરૂરી તો કે માત્ર મને આટલી વસ્તુ ઓળખાવી જોઈએ અથવા આટલી વસ્તુની હું શ્રદ્ધા કરી શકું એટલું મને જ્ઞાન જોઈએ કેટલું જ્ઞાન જોઈએ એટલે એને ક્ષોપક્ષમ લબ્ધી કીધી ક્ષપક્ષમ જ્ઞાનનું ક્ષોપક્ષમ કેટલું જોઈએ જ્ઞાન આવરીનું તો કે મને દેવ ઓળખાવા જોઈએ ગુરુ ઓળખાવા જોઈએ સાચા દેવ સાચા ગુરુ સાચો ધર્મ અને હું આત્મા છું આ ચાર વસ્તુ આ ચાર તત્વ ઓળખાય એટલી બુદ્ધિની જરૂર છે એથી વિશેષ બુદ્ધિ તમે સંસારમાં રખડાવશો શું કેટલી બુદ્ધિની જરૂર છે પીર નથી મને ડૉક્ટરેટ નથી જોઈતી મને મને બધી લાંબી લાબી ડિગ્રીઓ નથી જોઈતી મને મને તો એટલું જ્ઞાન જોયું કે જેની અંદર હું સદેવને ઓળખી શકું સદગુરુને ઓળખી શકું સદધર્મને ઓળખી શકું અને હું આત્મા છું એટલો વિશ્વાસ મને એને વ્યવહાર કહેવાય પણ એમાં હોવું જોઈએ કે ઊંઘમાંથી ઉઠાડીને પણ તમને કોઈ પૂછે તો એ ભૂલ ના પડે અને તમે ગમે તેવા સુખમાં હો કે દુઃખમાં હો ત્યારે પણ તમને કોઈ પૂછે ત્યારે પણ તમને તમારી કોઈ ભૂલ ન થાય એવી એવો વિશ્વાસ છે તો જ્ઞાનાવણીનો પુરુષાર્થ એટલો જ જોઈએ કે જેની અંદર મારા એક ક્ષોપક્ષમના કારણે એટલું જ્ઞાન જરૂરી છે મને અને એ સંગણી પંચેન્દ્રિય હોય એને જ બની શકે માટે સઘણી પંચેન્દ્રિય મનુષ્ય માટે જ મોક્ષ માર્ગ કીધો બાકી સંગડી પંચંદ્રિય ચારે ગતિની અંદર સમ્યક્તોની પ્રાપ્તિ કરી શકે છે કેવળ મનુષ્યમાં જ પ્રાપ્તિ થાય એવું નથી પણ મોક્ષ માર્ગની અંદર આગળ વધવા માટે મનુષ્ય પણ જરૂરી છે કારણ કે જે જાતનો વિવેક કરવાની શક્તિ એ મનુષ્યમાં છે એટલી બીજી ગતિની અંદર નથી માટે છે કર્મ પણ પરિગ્રહ છે એ કેવી રીતે કર્મ પૂતગળ છે પૂતગળ કરી એટલે ગ્રહણ કરી એટલે પરિગ્રહ તમે વસ્તુ આ વસ્તુ ક્યાં ગઈ કિસ્સામાં આ વસ્તુને હું ગ્રહણ કરું આ ભૂતગળ છે એને ગ્રહણ કર્યું તો પરિગ્રહ થયો એમાં મમતા કરી એ પરિગ્રહ તો કર્મ ઉપર કોઈ આ મારા કર્મો એમ કીધું તમે એટલે પરિગ્રહ કર્મ કર્મના છે તમારા ક્યાંથી ત્યાં તમારા કહેવાય તમારી શું સાથે રહ્યા એટલે તમારા થઈ ગયા પાછા એને તમે કાઢવા પ્રયત્ન કરો તો તમે તમારી કોઈ વસ્તુ હોય તમારા કોઈ હોય એને તમે કાઢવાનો પ્રયત્ન કરો કે રાખવાનો પ્રયત્ન કરો તો એના પર મમત્વ કર્યું ને મારા કર્મો શું બોલતો હોય એમાં અહંકાર અને મારા કર્મો એ મારા બોલ્યા એટલે પરિગ્રહ મમત્વ નથી બેસતું ને પછી લોગસ ચંદીસુ નિમલયેરા સુધી કેમ બોલાય છે લોગસની અંદર સત્યાવીસ સંપદા છે ચંદ્રેશ નિમલાયરાય સુધી પચીસ સંપદા આવે એટલે પચીસ શ્વાસ લઈ આપણે એટલે પહેલાં જ્યારે શ્વાસ ઉપર કાવસક થતા હતા અથવા કાવસકના ધ્યાન થતા હતા જ્યારે ત્યારે શ્વાસને આલંબન લેતા હતા હવે શ્વાસનું આલંબન જીવો નથી લઈ શકતા એટલે પછી એના માટે લોગસ મૂક્યો અને લોગસમાં ચંદીસુ નિમલ સુધી પચીસ શ્વાસનું લોગસ ટોટલ અઠ્યાવીસ છે હું દારૂ થયા છું આખા લોગસની મારે ધ્યાન પ્રમાણે અને સાગર પર ગંભીરા સુધી સત્યાવીસ છે ચંદીસુ નિમલા સુધી પચીસ છે એટલે આ રીતે શ્વાસ ઉપર આધારિત છે માટે હવેનો જો પ્રશ્ન છે અંતરાય કર્મ ના પુરુષાર્થવું છે નહીં અને મારે જો ધર્મ કરવો હોય તો મને કોઈ વસ્તુ નડે જ નહી એ નિર્ણય કરો એટલે અંતરાય કર્મનો પુરુષાર્થ અંતરાય કર્મ મને નડી શકી જ નહીં કારણ કે અંતરાય કર્મ કરતાં મારી શક્તિ અનંત ગણી વિશેષ છે તો તમને કેમ અંતરાય કર્મ નડે અંતરાય કર્મ જેવી કોઈ વસ્તુનો સ્વીકાર જ નહીં કરવાનો અને ધર્મને જે કંઈ આપણે પ્રવૃત્તિ કરવાની છે એથી ક્યાં કરવાની તમારું અંતરાય કર્મ ખપું જાય શાસ્ત્રમાં એક વચન આવે છે કે જેમ જેમ તમે આગળ વધો એમ એમ તમને દરવાજા ખુલતા જાય અત્યારે અંતરાય કરો વિચારો ને એટલે બંધ લાગે આગળ વધવાના પણ જેમ જેમ તમે આગળ વધો જેમ જેમ તમે થોડું થોડું પુરુષાર્થ કરો અંતરાયક્રમને જસ્ટ નિગેટિટ તો તમારા આગળ આગળના દરવાજા ખુલતા જાય અમે આગળ આગળ વધી શકો હવે જોવા જઈએ ને તો આપણને કઈ અંતરાય નડતા જ નથી બધા માન્યતાના અંતરાય છે બધા આ વિચાર કરો તો ભગવાનને કેવા નડ્યા ભગવાનને કેટલા હતા એની અપેક્ષાએ આપણને શું નડે છે એક આપણો એ તરફનો અભિગમ એ સિવાય શું નડે છે આપણને આપણા નબળા પુરુષાર્થ અને નબળા મન અને નબળા દેહ એ સિવાય આપણને શું નડે છે કહેતો તમે એક વખત નિર્ણય કરો ઈચ્છા કરો એમ નહીં રત્નસુંદર મહારાજ એમ કે ઈચ્છા નહીં ઈચ્છા તો બહુ થાય આપણને નિર્ણય કરો વંશ યુ ડિસાઇડ જીવનમાં સંસારની અંદર કેટલા કામો કર્યા તમે બોલો ગમે તેટલી વાર તમે નિષ્ફળ ગયા હશો અને ફરી ફરી કર્યા કે નહીં ફરી ફરી પુષ્ક કર્યો ફરી ફરી પુષ્ક કર્યો ધંધો કર્યો ધંધાની અંદર નિષ્ફળ ગયા એક વખત નિષ્ફળ ગયા ફરી ધંધો કર્યો બે વખત ગયા ફરી ફરી ત્રણ વખત ગયા અરે પચાસ વખત તમે નિષ્ફળ છો પણ તમે છોડો છો અરે મારો ગોળી ઈસકો ક્યાં અભિક્ન ના એ કીધું કદાડ હ અને ધર્મમાં એક જરાક અંતરા નીવડ્યું મારાથી થાય બાપરે બાપ કેમ કેમ ખાટલા જુદા કરી નાખ્યા જે માણસ સંકલ્પ કરે જે માણસ નિર્ણય કરે પછી એને કાંઈ વસ્તુ દડે નહીં અને જો તમને નિર્ણય કર્યો હોય તમારીથી ન થાય તો એને કડકમાં કડક શિક્ષા આપો તમારે તમને પોતાને અને જો પરિવાર કરે છે સીધો દૂર થઈ જશે પણ શિક્ષા તો ચાલો બાપા બેચા કાંઈ વાંધો પરિવાર કરજે એમ ધર્મ થતો હશે જો ધર્મ કરવામાં ત્રણ સ્ટેજીસ છે એક પ્રયત્ન છે પછી પુરુષાર્થ છે અને છેલ્લે પરાક્રમ છે આપણે પરાક્રમ કરવાના હજી આપણે કક્ષાએ પ્રયત્ન શું કે જીવને જીવ શું કેમ ને તો પ્રયત્ન કરું છું એટલે શું થયું ત્યાં નવસેકું પાણી ન નાહવાના કામમાં આવે ન પીવાના કામમાં આવે થાય એટલું કરું છું એકાદ સામાયિક કરી લઉં એકાદ વળી કરેલું તેમ કરું નૌકાશીનું પચકારણ થાય તો કરું ચોવી થાય તો કરું નહીં તો અરે એમ ધમધમ થતો હશે નિર્ણ કર પરાક્રમ કહેવાય એને દ્રઢ પ્રહારી જે કર્યું પરાક્રમ કહેવાય એવો પરાક્રમ કદાચ આપણે ના કરી શકીએ તો કાંઈ બધા પુરુષાર્થ કરો સંકલ્પ કરો પુરુષાર્થ હું છોડું આપણે ત્યાં સ્વતંત્રતાની લડત ચાલતી હતી ને ત્યારે એક સ્લોગન આપ્યું હતું શું હા ડુ ઓર ડાય બોલો કરેગે યા મરે ગે મરવાની તો કંઈ વાત છે નહી કોઈ તમને મારી નથી નાખવાનું કોઈ તમારે મરવાનું નથી તમે આચાર્યથી આચાર્ય મહારાજ તો કે છે અમૃતચંદ્ર આચાર્ય કથમ આપી મૃત્ય તત્વ કવતું હોલી સંત એક વખત મરીને પણ તું તત્વ ન કહતું જીજ્ઞાસાઓ તારા તત્વની એટલે આત્માની કરારા દેહને પડોશી બનાવી દે કેટલા વખત માટે એક મુહૂર્ત માટે પાશ વર્તી મુહૂર્ત એક એક મુહૂર્ત માટે એક મુહૂર્ત એટલે હે એક મુહૂર્ત એટલે કેટલું ફોર્ટી મિનિટ્સ એક ફોર્ટી એટ મિનિટની સામાયિકની અંદર તું આ દેહને તારો પડોશી બનાવી દે પછી જો તારું ધર્મ મૃત્યુ તત્વ કહું મરીને પણ તું તત્વ નું કહું તું હોળીબાણ મરવાની ક્યાં વાત કરે આ છે ને આ ધર્મ છે ને જે એ આ મૂળ ધર્મ ક્ષત્રિયોનો ધર્મ છે વીરતાનો ધર્મ છે પુરુષાર્થનો ધર્મ છે પરાક્રમનો ધર્મ છે પણ અત્યારે આ કાળની નરવાણીના હાથમાં આવ્યો છે શું કરે પરાક્રમ કરે અરે અનાથી કાળથી બચી બચીને રે આપણે તો એમ અંતરાય કર્મ તૂટે એ રીતે એ પુરુષાર્થ હવે એમ કે છે કશાય ન આવે તેનો ઉપાય શો જો પહેલાં પહેલાં એક કામ એ કરવાનું કે તમને જે કષાયો ઉત્પન્ન કરે છે એવા જે નિમિત્તો છે એ નિમિત્તોથી પહેલાં દૂર થાવ અને એવા નિમિત્તોને પકડો કે જે તમારામાં અભિશક્તિ પેદા કરે અથવા સમજણ પેદા કરે તો ધીમે ધીમે અભ્યાસથી તમે કષાયો પર વિજય મેળવી શકો પણ હવે તમે તો નિમિત્તો જેવા પસંદ કરો કે જેની અંદર તમને કસાય ન થાય તો બીજું થાય શું નાઈટ બોલો એક પણ તમારા ટીવીનો પ્રોગ્રામ મારા તમે લોકો હસો છો પણ એક વખત યાદ રાખજો તમે કે તમ તમારું ટીવી તમારું સત્યાનાશ વાળશે આ ટીવીના પ્રોગ્રામમાં મને કહો કે કષાય સિવાય બીજી કોઈ ચીજ તમે અંદર જોવો છો મને કહો પ્રમાણિકપણે મને તમે કહો ટીવીનો એક પણ પ્રોગ્રામ તમે લઈ લો એમાં કસાય સિવાય બીજું તો આ કષાયની સાથે તમારો આવો સંબંધ તમે જોડો તો તમારામાં કષાય ઉત્પન્ન થાય એમાં શું નવાય છે કયો એક પ્રોગ્રામ આપણે ન જોઈએ તો આપણને એમ થાય હું આ તો હું દરરોજ દર વીકના અમુક ટાઈમે આવે ને તો જાણે કે બધું લૂંટાઈ ગયું ન જોયો તો હા તમે એમ હું ટીવીની અગેન્સ્ટ એવું લાગે તમને એવું નથી એવું જ્ઞાનમાં છે કે ક્રોધ મોહ માન અને માયા ન કરવા છતાં સંજોગ પરથી ન કરવાનો વિવેક કેમ ભૂલી જવાય છે અભ્યાસ અભ્યાસ આપણો કષાયનો છે તો નિમિત્ત એટલે કષાય થવાના છે એટલા માટે આપણને સારા નિમિત્તો કારણ કે આપણે જીવ નિમિત્ત આધીન છે નિમિત્તને આધીન થાય છે નિમિત્ત જીવ નિમિત્ત એવો એનો ભાવ થાય છે તો સારા નિમિત્તે કહો તો તમને કસાય ન થાય એ કીધી વાત છે તમે સત્સંગમાં આવો કેટલા ચાલે છે આપણે સત્સંગ સ્વાધ્યાય કેટલા ચાલે છે લગભગ દરરોજ ને લગભગ બરાબર તમે આવો એ પણ તમે આવી શકો છો દેરાસર ભગવાન પાસે આવીને દરરોજ પ્રાર્થના કરો તમને જે કષાયે નડતો હોય એ માટે તમે પ્રભુ પાસે એની માગણી કરો ધારો કે તમે ક્રોધ નડતો હોય તો પ્રભુ પાસે ક્ષમા માગો પ્રભુ મને ક્ષમાનો દાન દો તમને માન નડતું હોય તો તમે નમ્રતાનો દાન પ્રભુ આપે તમને એવી માગણી કરો પણ આપણને વિશ્વાસ જ નથી કે પ્રભુ મને આપે પાછા આમ શું કે ભગવાન તો વિતરણ છે એ તો કંઈ આપે બાપે હે કર્માશાએ શત્રુજય ઉપરનો જે છેલ્લો જીર્ણોધ્ધાર કરાવ્યો ને ત્યારે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને જે આચાર્ય તે વખતે ભગવાને સાત વખત શ્વાસ લીધા એ પ્રતિમાએ બોલો ભગવાન સાક્ષાત છે કે નહીં પણ માણ આપણે તો કેવા ભગવાન સાક્ષાત એ ભગવાન તો સિદ્ધ થાય ક્યાંથી અહીંયા આવવાના છે ભગવાન સાક્ષાત લાગતા જ નથી અને ન લાગતા પછી ભગવાનમાં માગણી કરવી શું ખાલી માગણી કરી આવે એ થાય ખરું એટલે માગણીની અંદર પણ આપણને વિશ્વાસ નથી આપણે જે ભગવાન પાસે માગીએ છીએ એમાં પણ આપણને વિશ્વાસ નથી કે પ્રભુ આપણને આપી શકે પ્રભુ તો વિતરાક છે પ્રભુ શું આપે પ્રભુ તો લોકાગ્ર જઈને છે માન્યતાની અંદર એટલી બધી ખાટલી મોટી ખોડ કે પ્રથમ પાયો જ નથી માટે કર્મ બરોબર બધાને કર્મનું વિશેષ સ્વરૂપ કર્મ ચાર ગાતિકર્મ છે અને ચાર અઘાતી કર્મ છે ઘાતિ કર્મમાં ગાતિકર્મ એટલે જે આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે અને અઘાતી કર્મ જે છે એ આત્માના ઉત્તર ગુણોનો નાશ કરે છે મૂળ ગુણ અને ઉત્તર ગુણ આ જે મૂળ ગુણ છે એને અનુજીવી ગુણો કહેવાય શું કહેવાય અનુજીવી અને બીજા જે ચાર અઘાધી કર્મના લીધે જે ગુણો રોકાય છે એને પ્રતિજીવી કહેવાય પ્રતિજીવી ગુણ તમે અનુજીવી અને પ્રતિજીવી અગાધી અનુજીવી એટલે મૂળ અને પ્રતિજીવી એટલે ઉત્તર પછી હવે હું એ મૂળ ગુણો હોય છે એને અનુજીવી કહેવાય આત્માના મૂળ ગુણ મૂળ અને જે છે ને ચાર આઘાતીને કારણે છે એના પ્રતિજીવી એટલા માટે કહેવાય કે એમાં જો અક્ષય અવ્યા બાદ એમ બધે અ આવે એટલે એ નેગેટિવ ફોર્મમાં છે નિષેધાત્મક છે અને બીજા જે છે જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્ય એ બધા અનુજીવ એટલે આત્માના મૂળ મૂળ આત્માનો જે સ્વરૂપ છે ને અરૂપી પછી અક્ષય અવ્યા બાદ હ અને અગુરુલઘુ આ ચાર જે ગુણો જે છે આત્માના એને રોકવાવાળા આ જે ચાર કર્મો એને પ્રતિજીવી કહેવાય કારણ કે પ્રતિનો અર્થ છે નિષેધાત્મક અનો અર્થ છે નિષેધાત્મક ન તો અક્ષરને બદલે ક્ષય સ્થિતિ કરાવે છે અરૂપીને બદલે રૂપીપણું આપે છે અવ્ય બાદને બદલે વ્યાધા પહોંચાડે છે એના સુખની અંદર અંતરાય આપણે અને આ રીત વેદની અને એ જ પ્રમાણે અઘરું લઘુ જે અઘરું લઘુ એટલે જે હલકો નથી ભારે નથી એને ગુરુલઘુ બનાવે છે હલકો ભારે બનાવે છે ગોત્ર કરાતી કર્મ આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે મૂળ ગુણ કે કયા કયા તો કે જ્ઞાન દર્શન હવે કષાય કષાય ની વાત કરી કષાયના આ રીતે સોળ સોળ થાય સિક્સટીન અને પછી એના પણ બીજા ભેદ પડે છે ચાર ભેદ એટલે ટોટલ એના ચોસઠ ભેદ થાય કસાયના સિક્સટી ફોર તો મૂળ કષાય ચાર ક્રોધ માન માયા અને લોભ પછી એ એ કષાયની તરતમતા ઇન્ટેન્સિટી પ્રમાણે એ અનતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંજોલન તો કે અનતાનુમધી કષાય જે છે એ શું કરે તો કે અનંતાનુમંદી કષાય જીવને સમ્યક્વની પ્રાપ્તિ ના કરવા દે જો સમ્યત્વની પ્રાપ્તિમાં જે બાધારૂપ જે બને એ અનતાનુમંદી કષાયું પછી એ ચોથું ગુણસાનક ના આવવા દે ચોથું ગુણસામ સમિત્વનું પછી અપ્રત્યાખ્યાની જે કષાય છે એ અન્નતાનબંધીતે થોડા હળવા એ એને વ્રત ના લેવા દે એટલે શ્રાવકના જે બાર વ્રત એમાંનું એક પણ વ્રત એ લઈ ના શકે એ આ અપ્રત્યાખ્યાની કસાય પ્રત્યાખ્યાન એક કષાય એને સર્વવીરથી એટલે મુનિપણું ન લેવા દે અને સંજ્વલન કષાય એની વિતરાત દશાને બાધક છે એટલે યથાખ્યાત ચારિત્ર એના માટે સંભવિત નથી સંજોલન કષાયું એટલે ગુણસ્થાનકની અપેક્ષાએ વિચારીએ તો અનંતાનું મંદિર કશાય ચોથું ગુણસ્થાનક ના અવા દે અપ્રત્યાખ્યાની કશાય પાંચમું ગુણસ્થાનક ના આવવા દે પ્રત્યાખ્યાની કસાય છઠ્ઠું ના અવા અને સંજોગન કષાય બારમું ગુણસ્થાનક અથવા તેરમું ગુણસ્થાનક ના અવા દેણું અને પુરુષાર્થ માત્ર જીવને માટે એકલો ચારિત્ર મોહનીનો પુરુષાદ એટલે કષાય જીતવાનો પુરુષાદ અને એમાંય અનંતાના મંદિરનો કેવી રીતે નાશ થાય એનો પુરસાદ મુખ્ય એ શું કરવાનું તો કે ઉપશાંતતા એટલે પહેલા તમારે એ કષાયોને નું દમન કરવું પડે ઉદયમાં આવ્યો દબાવો ઉદયમાં આવ્યો દબાવો એટલે ત્યાં લખ્યું સમજીએ કે ગમે તેમ કરીને પણ ઉદયમાં આવેલા અથવા નહીં આવેલા એવા કષાયોને ઉપશમાવો ગમે તેમ કરીને તમારે જો મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો ગમે તેમ કરીને પણ મરણિયા થઈને પણ કસાયને ઉપ સમાવો દબાવો દબાવો અધમન પછી જેમ જેમ તમારી સમજણ વધતી જાય એમ એને એને કરો તમે ક્ષમાવો ક્ષમાવો એટલે ત્યાં સમજીને સમાઈ ગયા અને સમાઈ ગયા સમાઈ ગયા એના કારણે જે સમજણ ઊભી થાય છે એ બે રસપ્રસ એ સમજણ સમજણપૂર્વકનું એને દબાવવું એનું નામ શમન શમન દમન શમન પછી ત્રીજું જે સ્ટેજ છે એ જ્ઞાનપૂર્વકનું સંવર્ણ એ થ્રીજ કશાયો જ્ઞાનપૂર્વક એને રોકવા કસાયોને આ બંને વાત જે થઈને આગળની દમણ સમનની એ ઉદયમાં આવેલાની વાત થઈ હવે શું કર્યું આપણે હજી તો ઉદયમાં આવ્યા જ નથી એના ઉપર આપણે જોડ કર્યું એટલે ત્યાં લખે છે શ્રીમજી કે ઉદયમાં આવેલા અને નહીં આવેલા એવા કષાયોને પણ ઉપશમા આવો તો નહીં આવેલામાં આ રીતે એટલું સમજી લેજો અને યાદ રાખજો કે ક્યારેય પણ કોઈ જીવ કરશાયોને ઉપશમ આવ્યા વગર ઉપશમ આવ્યા વગર એનો ઉપશમ કર્યા વગર માર્ગની પ્રાપ્તિ ના કરી શકે એટલે કોઈ મને પૂછ્યું કે સમયત્વ માટે શું જરૂરી છે ચાર વસ્તુ જરૂરી એક વૈરાગ્ય બીજું ઉપશમ ત્રીજું ભક્તિ અને ચોથું તત્વનો નિર્ણય આ ચાર વસ્તુ સમય તત્વનો નિર્ણય પદાર્થનો નિર્ણય હું આત્મા છું એ નિર્ણય હું આ દેહ નથી હું આત્મા છું એ દેહમાં વસનારો એ નિર્ણય આ જીવજીવનું આપણે જે હમણાં નવતત્વમાં શીખ્યા એ નવતત્ત્વને શીખવા પાછળનું એક જ ધ્યેય એક જ પ્રયોજન એક જ હેતુ જીવને જાણવું જીવને જાણવું એ જ આપણું પ્રયોજન હતું આ નવતત્વને સમજવા માટેનું પણ એમાં અજીવને જાણવાની જરૂર એટલા માટે કે જેને આપણે છોડવું છે એનું પણ આપણને જ્ઞાન હોવું જરૂરી છે એ તમે છોડશો શું તમને ખબર જ નહીં હોય કે આ પણ અજીવ છે તમને જે જીવંત લાગે છે આ જીવંત લાગે છે ને આ જે જીવંત લાગે છે એ જીવંત નથી આ હાલતું ચાલતું મળતું છે એ નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી હું આત્મા છું એ નિર્ણય ન થાય શું ઉપશમ કશાયનો ઉપશમ વૈરાગ્ય પરમાંથી મને સુખ કે પરમાંથી મને દુઃખ કોઈ કાળે પ્રાપ્ત થઈ ન શકે એ વૈરાગ્ય પરની તીવ્ર અનાસ્થા અમારા ગુરુદેવ એમ કહે વૈરાગ્યની વ્યાખ્યા કરી એમણે કે પરની તીવ્રનાસ્થ શ્રદ્ધા ન હોવી પરમાં કોઈ શ્રદ્ધા નહીં એક અંશ માત્રા નહીં કે પર મને સુખી કરી શકે કે પર મને દુઃખી કરી શકે મારા ધનથી મને સુખ કે મારી પત્નીથી કે પતિથી મને સુખ કે મારા બાળકોથી મને સુખ કે મારા પ્રતિષ્ઠાથી મને સુખ કે મારા કોઈ ચીજ પર તમને સુખી ના કરી શકે એ જ પ્રમાણે પર મને ક્યારે દુઃખી પણ ના કરી શકે હું જો એને એલાવ કરું હું એને રજા આપું તો જ પર મને દુઃખી કરી શકે અથવા સુખી કરી શકે પણ જો હું રજા ના આપું એને હું એને પરવાનગી ના આપું તો કોઈ પરની તાકાત નથી કે મને સુખી કે દુઃખી કરી શકે આ નિર્ણય એ મને લાગે છે અને ભક્તિ તારક તત્વો પ્રત્યેનું બહુમાન અહોભાવ એ વ્યવહાર ધર્મ છે તારક તત્વો પ્રત્યેનો અહોભાવ અથવા તો બહુમાન એ વ્યવહાર ધર્મ છે અને સ્વરૂપ પ્રત્યેનો અહોભાવ અને સ્વરૂપનો નિર્ણય સ્વરૂપ પ્રત્યેનું બહુમાન એ નિશ્ચય ધર્મ છે એનો નામ તત્વનો નિર્ણય તો આ ચાર વસ્તુ જ્યારે હોય ત્યારે સમિત્ત્વની પ્રાપ્તિ માટેની ભૂમિકા કહેવાય હું આત્મા છું અનંત શક્તિનો ધારણ જ્ઞાન અને આનંદથી ભરપૂર આ સ્વરૂપનું બહુમાન છે મને કોઈ દુઃખી ના કરી શકે કે સુખી ના કરી શકે હું માત્ર મારા પોતાના જ અભિગમથી અને નિર્ણયથી સુખી અથવા દુઃખી થઈ શકું આ તત્વનો નિર્ણય આ સ્વરૂપ પ્રત્યેનો બહુમાન સ્વરૂપ પ્રત્યેનો અભાવ એ નિશ્ચય ધર્મ છે અને સદૈવ સદ્ગુરુ અને સદ્ધર્મ પ્રત્યેનું જે બહુમાન અને અહભાવ એ વ્યવહાર ધર્મ છે સમજાણું પડી ગઈ કેટલા મને એમ તો સાંજ પડી ગઈ છે હવે સમજા બધા કર્મનું આઠ કર્મ વગેરે આયુષ્યકર્મ કે જે જીવ એક જ વખત બાંધે એક ભાવમાં એક જ ભાવનું બીજા સાત કર્મો અઢળક બાંધ્યા કરે જીવ અને આત્મા પર પડ્યા હોય આરામથી બે ધડક પણ આયુષ્ય કર્મ માત્ર એક વખત બંધાય એ કર્મના ચાર ભેદ કશારે અમે ચોસઠ ભેદ કહેવાતા કોઈ મને પૂછ્યું નહીં કે ચોસઠ કયા તમે સાંભળો કે નહીં સાંભળો મને ખબર નથી પૂછું નહી કે સોળ થયા હું તો ચોસઠ કહું છું યાદ છે ને હું છે એ સોળના બીજા ચાર ભેદ કર્યો એટલે અનંતાનુમંદી અનંતનુમંદી અનંતાનુમંદી આ પ્રત્યાખ્યાની અનંત અને અનતાનુબંધી સંચોન એ પ્રમાણે ચાર માર્ગ આવી દો એટલે સોળ ચોખ્ખું ચોસઠ ભેદ ત્યાં તો પહેલું અનતાનુબંધી જે કીધું આ એની જાત થઈ અને બીજું અનતાનુમંદિ કીધું એની ભાત થઈ જાત અને ભાત છે તો કે આ પહેલું અનતાનુમંદિ જે કીધું આ જે વાત કરીએ એની તો પછી એ એમાં ચાર જે ભેદ પડ્યા એની બધું એના પર કઈ ભાત પડે છે એ કષાય ઉપર આ જાતો થઈ અનંતાનુબંધીની હવે એના પર કઈ ભાત પડે એટલે તમારું અનતાનુબંધી કર્મ છે ધારો કે પહેલા ગુણસ્થાન કે મિથ્યાત્મમાં કશાય અનંતાનુબંધી છે બધાને એ ખબર છે ને મિથ્યાત્મને હાજરીમાં જીવને હંમેશા અનંતાનુબંધીનો કષાય બંધ પડે હવે એ અનંતાનુબંધીનો તમારો અનંતાનું મંદી અનંતાનું મંદી છે એટલે કે તીવ્રત્તમ છે તીવ્ર તીવ્ર તીવ્ર છે અને જે એવું હોય તો એ કષાય તમને નરકે લઈ જાય પછી એમાં જરા મંદતા આવે છે અનંતના મંદિરો કારણ કે મિથ્યાત્વની હાજરી છે એમાં મંદતા આવે એ અપ્રત્યાખ્યાની બને એમાં પણ જરા મંદતા આવે વધારે તો પ્રત્યાખ્યાની બને અને બહુ જ મંદ થાય એની મિથ્યાત્વની મંદતા કહેવાય એ સંજવલન અનંતાનું બધી થયું તો સંજવલન અનતાનું સુધી કસાય ન થાય ત્યાં સુધી જીવને માટે સમ્યત્વની પ્રાપ્તિ અસંભવિત સમજણું જો આપણે આખા આ શિબિરની અંદર સમ્યક્ ખૂબ ભાર આપ્યો છે તમને બધાને કદાચ ખ્યાલ આવ્યો છે સમજાય છે કારણ કે સમ્યત્વ એ પ્રથમ પાયો છે સમ્યત્વ બીજ છે ધર્મની સાધનાઓ અને આરાધનાઓ એક માત્ર સમ્યત્વનો લક્ષ્ય રાખીને કરીએ આપણે તો જ આપણી ધર્મની સાધના આરાધના સાર્થક કહેવાય નહી તો માત્ર પુણ્યબંધ યાદ રાખવાનું મારો કષાય ભલે હું પહેલાં ગુણસ્થાનકમાં હોઉં કે મેં થયા તો હોય મારું એમ વિચારવાનું પણ મારો કષાય તીવ્ર ના હો અનંતાનુમંદી નો હોય કારણ કે પહેલું ગુણસ્થાનક છે માટે અનંતાનુમંદિર હોય પણ એ અનતાનુમંદી મારો સંજવન રૂપે હોય એટલે એટલું બધું મંદ થઈ ગયો હોય કે મને અંદર ગુરુનો બૌદ્ધ પરિણમન પામે એટલી કક્ષાએ મારો કષાય દબાવવો જોઈએ માટે ત્યાં કષાયની ઉપર ચાલે સમજાણું તો આ રીતે ચોસઠ ભેદ દરેકમાં લગાડી દેવાના આઈ મીન બધા ચાર ભેદ દરેકમાં લગાડી દેવાના પછી અનંતાનુબંધી અનંતનુબંધી ક્રોધ અનંતાનુબંધી અપ્રત્યકાની ક્રોધ એ જ પ્રમાણે માન માયા લો ચોસઠભેદ એ હા એ પ્રશ્ન એવો કે સંજલન સંજલન કષાય હોય જેનો એ જીવ હા વિતરકતાની નજીકમાં છે એ ક્ષણે માંડી શકે શ્રેણી માંડે જ્યારે ત્યારે એ જાતનું કસાય બરોબર હા ઓળખાય કેવી રીતે મારી પાસે આવું તો હું ઓળખી દઈશ હા એટલે આવી અચ્છા અચ્છા જે જીવના નિર્ધ્વંસ પરિણામ હોય એટલે ઘણી ઘણો માણસો શબ્દો વાપરતા આઈ ડોંટ કેર જો આપણા બાળકોને છે ને ઘણી વખત આવી ટેવ હોય છે તમે ધારો કે કંઈક રસોઈ બનાવી હોય તમારી અને પછી તમે પૂછો કે આ બનાવી ત્યારે તું ખાઈશ ને પછી ઘણી વખત એમ બોલે આઈ ડોંટ કેર જે હશે હું ખાઈ લઈશ રાઈટ never teach them this that's a nirvan sparana many you say that i don't care that's nirvan sparana e ananta namo ananta namo krsna yes you don't care for anything you just want to do whatever you want to do khala to ene em shikhavado ke bhai em to ke ke i don't mind it's okay i admit mean, it but never ever dish them or to accept that phrase i don't care ye j banavi hai that means he doesn't care what you make and e jare um jare moto thai ne e balak etle ena ma aa ek nirdhwan parinam batto jaye pachi duniya ma pan emnu vyavhar re doesn't care potana sukh mate kari અને બીજાનું ગમે તે થાય તો એને કંઈ પડી ના હોય એ નિર્ધ્વંસ પરિણામ છે એના કશા જ અનંતાનું બંધી અનંતાનું બંધી હોય સમજણ કઠોર કઠોર પરિણામ પંડિત ગાથા છે ને કઈ ગાથા બોલો છત્રીસ વેરી ગુડ વેરી ગુડ બોલો સમયુક્ત પ્રાપ્તિ કરવી હોય તો અત્યારથી ક્યારેય પણ એમાં નિર્ધ્વસ પરિણામ ના કરવા જે બન્યું એનો સ્વીકાર કરતા થાવ તમે ઇરિટેટ થાવના ઉપર તો માનો કે એ પણ ક્રોધનો એક પ્રકાર છે ક્યારે કીધું કીધું ને ઈરિટેશન એ નેગેટિવ તમારો ભાવ છે અને એ ક્રોધનો એક પ્રકાર છે ક્રોધ કશાય છે તેવું પણ વ્યક્ત કરવો એ ક્રોધનો એક પ્રકાર છે અને એ પછી તમને આગળ જતા પરિણમે હવે નામ કર્યું છે હું તમને થોડુંક હવે મેં અગાઉ તમને પ્રોમિસ આપી હતી નામ કર્મના એકસો ના ત્રણ ભેદ કોઈ અપેક્ષા એ ત્રાણું ભેદ છે નાઇન્ટી થ્રી અને કોઈ અપેક્ષા એ એકસોને ત્રણ છે એમાં પિંડ પ્રકૃતિ પિંડ પ્રકૃતિ કે એક પ્રકૃતિ હોય અને એના પેટા ભેદ હોય પ્રત્યેક પ્રકૃતિ એક એક જ હોય પછી સ્થાવર દશક અને ત્રસ દશક એ સ્થાવરના દસ ભેદ અને ત્રસના દસ ભેદ એમ બધા તમે ભેગા કરો અને સરવાળો કરો તો એકસોને થાય એ તમને હવે કયા કયા છે એ તમને કહું કહું ને કે ના કહું સાંભળવું છે જુઓ એમાં પહેલું પિંડ પ્રકૃતિમાં જે પિંડ પ્રકૃતિ છે એમાં પહેલું ગતિ નામ કરવાનો પ્રકાર છે ગતિ ગતિ ચાર બધાને ખબર છે ને હા દેવગતિ મનુષ્ય ગતિ તિરેન્જ ગતિ અને નરે ગતિ એમાં બે ગતિ શુભ કહેવાય અને બે ગતિ અશુભ કહેવાય શુભ ગતિ કઈ દેવને મળે એટલે એને આપણે સદગતિ કહીએ અને તિરેન્જને નારકને અશુભ છે એને આપણે અધોગતિ કહીએ બરોબર જાતિ એટલે એક બેન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચૌદ ઇન્દ્રિય અને પંચેન્દ્રિય એ જાતિમાં આવે એટલે પાંચ ભેદ થયા જાતિના બરોબર પછી શરીર ઔદારિક વૈક્રિય આહારક તેજસ અને કાર્મોન પાંચ ઔદારિક કે મનુષ્ય તિરિંચને હોય વૈક્રીય દેવ નારકને હોય અને કોઈ અપેક્ષા એ ક્યારેક મનુષ્ય તિરિંચને હોય એ કોઈ એવા લબ્ધિના પ્રયોગથી પ્રાપ્ત થઈ શકે વૈક્રી શરીર પણ સામાન્ય રીતે જન્મથી વૈક્રી શરીર દેવ અને નારકના જીવોનું હોય પછી આહારક શરીર ચૌદ પૂર્વધારી મુનિને માત્ર એ મુનિને જ હોય બીજા કોઈ ન હોય અને એ જ્યારે એમને કોઈ તત્વની જિજ્ઞાસા થાય અને તીર્થંકર પરમાત્માની હાજરી ન હોય તો જ્યાં તીર્થંકર પરમાત્મા વિહરમાનો હોય ત્યાં જઈ અને એ પ્રશ્ન પૂછવો હોય એ જિજ્ઞાસાથીનો પ્રશ્ન અને જવાબ મેળવવો હોય તો પોતાના ઔદારિક દેહથી જઈ ના શકે માટે એવું એક સૂક્ષ્મ શરીર બનાવે પોતાના ખભામાંથી આહાર પૂતગલ પરમાણુઓનું એક હાથનું શરીર હોય અંતર મુહૂર્ત માટે બનાવે અને એ શરીર દ્વારા પોતે સમર વર્ષનમાં જાય ભગવાનને પ્રશ્ન કરે ઉત્તર મેળવે અને પાછું અંતર મુહૂર્તમાં આવી અને સમાઈ જાય આ લબ્ધિ છે પણ એ માત્ર ચૌદ પૂર્વધારે મૂનીને હોય સમજણ ચૌદ પૂર્વધારી એટલે જે મુનિ મહારાજે પોતે અભ્યાસથી ચૌદ પૂર્વનો અભ્યાસ કરીને એના જે પોતે નિષ્ણાત બન્યા હોય એને ચૌદ પૂર્વધારી કહેવાય છેલ્લા ચૌદ પૂર્વધારી આપણે ત્યાં ભદ્રભાવ સ્વામી અને ત્યાર પછી જે એમના શિષ્ય એ કોઈ અપેક્ષા ચૌદ પૂર્વધારી કહેવાય છે પણ એમને કેવું હતું કે દસ પૂર્વનું જ્ઞાન હતું એમને શબ્દ અને અર્થથી અને ચાર પૂર્વનું જ્ઞાન એમને શબ્દથી હતું એમને જે પોતાની લબ્ધિનો થોડો ઉપયોગ કર્યો હતો ને બધાને ખબર છે ને વાત તો કોને નથી ખબર બધાને ખબર છે હા તો એને કારણે એમના ગુરુએ એમને યોગ્ય ન ગણ્યા આ એક વસ્તુ સમજવા જઈએ છીએ આપણે સમય ઓછો છે એટલે હજી થોડું કવર કરવાનું છે પણ તમને કોઈ એવા પ્રકારે કોઈ એવી રીતિ સિદ્ધિ લબ્ધિ વગેરે પ્રાપ્ત થઈ હોય અને તમે એનો જો દુરુપયોગ કરો તો તમે તમારી યોગ્યતા ગુમાવો છો તો સ્થૂલીભદ્ર અને આમ તમે જુઓ તો સ્થૂલીભદ્ર ચારિત્ર એટલું બધું ઉત્તમ હતું અને એટલું બધું પવિત્ર હતું કે ચોર્યાસી ચોર્યાસી ચોવીસી સુધી એમનું નામ લોકો યાદ કરશે ઇતિહાસમાં નથી બન્યું હીધું હતું ને હા ક્લાસમાં અડધા નામ આવ્યા એટલે આવું બધું ગુમાવે એમાં આપણે શું કરીએ તમે આવો છો તો તમને મળે છે નથી આવતા નહીં મળે જેવું પૂર્વ છે ને જો દ્વાદ સાંગી એટલે બાર અંગ બરોબર ગણધર ભગવંતોએ ભગવાનની દેશનાને સાંભળી અને બાર અંગની રચના કરી એમાં જે બારમું અંગ છે દ્રષ્ટિવાદ નામનું એ બારમા અંગની અંદર ચૌદ પૂર્વનો સમાવેશ થાય છે અને ચૌદ પૂર્વ જે છે એ અનાધિકાળથી આવે છે એ કોઈ રચ્યા નથી કોઈ ઉત્પન્ન નથી કર્યા અનાધિકાળથી પણ ગંધર ભગવંતોને એનું જ્ઞાન સ્વયં થાય છે એ જ્ઞાન પછી પોતાને શિષ્યને આપે એટલે એ અભ્યાસથી પોતે પ્રાપ્ત કરે તો એમના છેલ્લા આપણા સુધર્મા સ્વામી સમજે સુધર્મા સ્વામી છેલ્લા ભગવાનના એ ગણધર છેલ્લા ગણધર આમ પાંચમો નંબર એમનો પણ નિર્વાણ પામવામાં અગિયાર ગણધરમાંથી સુધરમા સ્વામી છેલ્લા ગણધર નિર્વાણ પામ્યા તો સુધરમા સ્વામી નિર્વાણ પામ્યા એ પહેલાં એમણે એમના શિષ્ય કોણ જંબુસ્વામી હવે જમ્મુસ્વામીનો કર્યું હતું ને ડ્રામા એ જમ્બુસ્વામીને એમણે જ્ઞાન આપ્યું ચૌદ પૂર્વનું તો જમ્મુસ્વામી પોતે એ જ્ઞાનની પ્રાપ્તિ કરી એટલે શ્રુત કેવડી બન્યા અને પછી પોતાને કેવડું જ્ઞાન થયું જમ્મુસ્વામીને અને એ છેલ્લા કેવડી છેલ્લા કેવડી છેલ્લા મોક્ષે જનારા જમ્મુસ્વામી પછી જમ્મુસ્વામી પોતાનું જ્ઞાન એટલો ચોર હતો ને કોણ હતો પ્રભ અહીંયા બેઠો જ મનલા પ્રભ પ્રભવ સ્વામીને આપ્યું કેટલું રાખ્યું છે પ્રભુ સ્વામી એ શ્રુતિ કે મેં પ્રભુ સ્વામી ના કે ભાઈ કુદર ના ડ્રામાની વાત મેં યાદ કરાવી આ શોભના બેઠીને છે એને કયો તમને આપશે મને તો નથી આપતી મને તમે કેટલા વખત નથી આપતી પણ તમે કદાચ આપશે તો પ્રભવ સ્વામીને એ જ્ઞાન આપ્યું ચૌદ પૂર્વનું પ્રભવ સ્વામી એમના શિષ્ય સ્વયંભવ સ્વામીને આપ્યું એ જ્ઞાન સ્વયંભવ સ્વામી એ પોતે એ જ્ઞાન પોતાના શિષ્ય યશોભદ્ર સ્વામીને આપ્યું અને યશોભદ્રે પોતાના બે શિષ્યોને આપ્યો એક ભદ્રબાહુ અને એક સંભૂતિ વિજય સંબૂધિ વિજયના શિષ્ય સ્થૂલીભદ્ર પણ સંભૂતિ વિજય વહેલો કાળ કરી ગયા એટલે સ્થૂલીભદ્ર ભદ્રભાવ સ્વામીના શિષ્ય બન્યા હવે એમને આ જ્ઞાન ભદ્રભાવુ સુધી આવ્યું ચૌદ પૂર્વનું સમજો નું ચૌદ પૂર્વનું જ્ઞાન ભદ્રભાવુસ્વામી સ્થૂલીલીભદ્રીને આપવાના હતા એમાંથી દસ પૂર્વનું જ્ઞાન આપ્યું અને એમાં ઓલો પ્રસંગ બન્યો સિંહનો એટલે એમણે કીધું કે હવે હું ના આપું તારી યોગ્યતાથી ગુમાવી વિચાર કરો શાસ્ત્રમાં એમ કીધું છે કે અયોગ્ય જીવને તમે જ્ઞાન ના આપો આ જ્ઞાન પણ આ નવતત્વનું જ્ઞાન પણ અયોગ્ય જીવને આપવાની ના પાડી છે બોલો પણ આપણે ઉપચારથી એમ માનીએ છીએ કે આપણે બધા યોગ્ય જીવો છીએ એટલે તમને આ મળી રહ્યું છે આ જ્ઞાન પણ જો તમે આનો દુરુપયોગ કરો તો તમે અયોગ્ય ઠરો અને તમને આ જ્ઞાન પચીને જ્ઞાનનું પરિણામન ન થાય સમજાણું તો સ્થૂળિભદ્રને દસ પૂરોનું જ્ઞાન આપ્યું અને ત્યાર પછી એ જ્ઞાન ભૂસાતા ભૂસા ભૂસાતા છેલ્લે નવસો ને એસી વર્ષ ભગવાનના નિર્માણ પછી દેવર્દી ગણી ક્ષમાશ્રમ નામના આચાર્ય થયા એમને એક પૂર્વનું જ્ઞાન હતું અને દિગંબ રામના અંદર બે આચાર્ય થઈ ગયા મોટા એક ધર્સે આચાર્ય અને ગુણબાદર આચાર્ય એ બંનેને એક એક પૂર્વનું જ્ઞાન હતું એમાંથી દર્શન આચાર્ય કર્મ નામનો જે પૂર્વ હતું એમાંથી એમણે ઉદ્ધારણ કરી અને પોતે શરખંડાગમ નામનો ગ્રંથો એમાં કર્મનું આખું સિદ્ધાંત આપ્યો છે આગમ એ પૂર્વનો અંશ નથી આગમની અંદર બાર ગ્રંથ છે એટલે એને દ્વાદશ કહેવાય દ્વાદશ અંગ દ્વાદશ અંગ બે બાર અંગ એમાં જે છેલ્લું બારમું જે છે એ દ્રષ્ટિવાદ નામનું અંગ એ દ્રષ્ટિવાદ નામના અંગની અંદર આ ચૌદ પૂર્વ છે એટલે જે આગમ છે એ આગમની અંદર દ્રષ્ટિવાદ નામનો આગમ ગ્રંથ એમાં ચૌદ પૂર્વ આવે હવે એમાંથી લગભગ દિગંબર આમના એ પ્રમાણે લગભગ છસો સાતસો વર્ષની આસપાસ ભગવાનના નિર્વાણ પછી આ બે આચાર્ય મોટા થઈ ગયા એમની પાસે એક એક પૂર્વનું જ્ઞાન અને આપણે શતાંબરમના એ પ્રમાણે દે નવસો ને એંસી વર્ષ ભગવાનના નિર્વાણ પછી દેવર્દી ગણી ક્ષમાશ્રમ જેમણે અહીંયા પાલી આપણે જઈએ ને ત્યાં વલભીપુર આવે વચમાં એ વલભીપુરની અંદર એમણે એ કોન્ફરન્સ જે કરી આચાર્યોની પાંચસો આચાર્યોની અને એમાં એમણે એ જ્ઞાન એમને આપ્યું અને એમને કીધું કે તમે લખી લો ત્યારથી આપણે લખાણમાં આવ્યું એક પૂર્વનું પછી પૂર્વનું જ્ઞાન લુપ્ત થઈ ગયું શેમ કોનો પ્રશ્ન હતો બરાબર બધાને મુનિને જ આહારક શરીર બનાવી શકે બીજા બનાવી શકે બાકી થેન્ક યુ પછી શરીર આવી ગયા અવધારિક વિક્રિયા આહાર તેજસ અને કાર્બન શરીર એ બે શરીર દરેક સંસારી જીવની કોઈ પણ અવસ્થાની અંદર હોય હોય અને હોય અને જ્યારે જન્મ લે ત્યારે કાં તો એને અવધારિક શરીર હોય મનુષ્ય અને દેવનારક હોય તો વૈકરી શરીર હોય એનું ત્રણ શરીર હોય વધુમાં વધુ ત્રણ શરીર હોય પછી ક્યારેક ચાર શરીર હોય ઔદારિક શરીર એ સ્થૂળ પ્રોત્કલ બનેલું છે પછી વૈકરી એનાથી સૂક્ષ્મ આહાર કેનાથી સૂક્ષ્મ તેજસ એનાથી સૂક્ષ્મ અને સૌથી સૂક્ષ્મ કાર્બન શરીરનું કામ શું આહારનું પાચન કરવાનું અને જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પડેલા પોતાના શરીર યોગ્ય જે પૂતગલ પરમાણુ હોય એને ગ્રહણ કરી અને શરીર રૂપે પરિણામ આવવાનું કાર્બન શરીર એને જીવ જે કર્મનો જથો હારે લઈને ફરે છે ચાર ગતિ અને ચૌદ રાજલોક ની અંદર ચોર્યાસી લાખ યોની અંદર પછી અંગોપાંગ અંગ હાથ પગ છાતી પેટ માથું વગેરે ઉપાંગ એટલે હાથ પગની રેખા ઔદારિક વૈકરી અને આહારક હોય એટલે ત્રણ પ્રકારે પછી બંધન અવદારિક વૈક્રિય આહારક તેજસ અને કારમણ બંધન હવે એમાં પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરતા અવદારીક આદિના પુદોલો તે બંધન અન્ય જોડાણ થતા તે ભેદ કુલ પંદર થાય હવે આ પાંચ શરીર પાંચ શરીર છે ને જો એક ટૂંકામાં સમજાવી દઉં છું તમને કારણ કે હમણાં અને આવશે બોલો સાયન આપણે જ્યારે મનુષ્ય તિરે જન્મ થાય એને ઔદારિક પરગણાને ગ્રહણ કર્યું શરીર બનાવ્યું હવે એમાં આખા જીવન દરમિયાન એ ઔદારિક પૂર્તગલ જે જથ્થો એને ગ્રહણ કર્યો એ થોડો થોડો થોડો એનો પોતાના વિખરાતો જાય છૂટો થતો જાય અને નવો નવો ગ્રહણ કરતો જાય એ વખતે જે નવો ગ્રહણ કર્યો અને હજી જૂનો છે એનો જે સહયોગ થયો એને બંધન હવે બંધન બંધન થયું અવધારિક ને અવધારિક સાથે બંધન થયું કારણ કે અવધારિક ગ્રહણ કર્યો છે જે ભૂતવળ પરમાણુઓ એ પરમાણુઓ થોડા થોડા વિખરાતા જાય થોડા થોડા દૂર થતા જાય થોડો થોડો જતા જાય આપણને ખબર પડે છે ને હે જેમ જેમ તમારી ઉંમર થાય એમ તમે આમ એ જ વખતે એ તેજસ શરીર સાથે પણ જોડાણ થયું અને કાર્બન શરીર સાથે પણ જોડાણ થયું તો બંધન થયું એ પ્રમાણે વૈક્રિયાનું એ પ્રમાણે આહારકનું એ પ્રમાણે તેજસનું તેજસ સાથે કાર્બનનું કાર્બન સાથે કાર્બન શરીર છે કર્મો બીજા આવે છે એમ તમે આ પાંચને તમે આવી રીતે ઓઠો તો પંદર થાય તમે કરી લેજો ઘરે જઈને બંધન થયા બંધન કેટલા થયા આ બધાનો પાંચનો સરવાળો કરો તમે પંદર થાય સમજાણો એટલું સમજાણું નહીં પછી સંગાતન સંગાતનનો અર્થ છે તમે ઓલો રેખિંગ રેખ હોય ને શું કહેવું છે તમે જયારે પેલા પાંદડા રેક કરો ને એમાં દંતાળી જ આવવું ને એ રીતે જીવ જ્યારે ઔદારિક વૈકરી કે કોઈ પણ ભૂતગળોને આવી રીતના આમ કરે ને એને સંગાથન કહેવાય એ પાંચે શરીરનું થાય એ રીતે એટલે પાંચ બન્યું પછી સંગ્રણ આવલું સંગાથન આ સંગણ સંગો અર્થ છે હાડકાનો બાંધો એની મજબૂતાઈ હોય એ પ્રમાણે દ્વારા સમજાવ્યું છે એમાં પહેલું સંગણ જે છે એ મોક્ષ માટે જરૂરી કોઈ જીવ પહેલા સંગણ વગર મોક્ષે ના જઈ શકે મજબૂતમાં મજબૂત બાંધો જોઈએ હાડકાનો એટલે જે સાધના કરવાની છે એ સાધના માટેની જે શક્તિ જોઈએ એ આ સંગણથી મળે તો પહેલું છે વજ્ર નારાજ સંગણ અત્યંત મજબૂત હાડકાનો વાંધો હાડકાં સાંધાને મરકટ બંધ એટલે એક મરકટ બંધ એને ખ્યાલ છે એક વાંદરેનું બચ્ચું હોય ને એ એની માને કેવી રીતે બળગે આમ એવી રીતે હાડકાંનો બાંધો આમ આમ આવો હોય અને એમાં પાછી ખીલી મારી હોય એટલે એ એકદમ મજબૂત સમજાણ હાડકાનો બાંધો આવો મરકટ જેવો મરકટનો અને પછી એમાં ખીલી લગાવી હોય એને વજ્ર ઋષભ નારાજ સંગાણ કહેવાય પછી બીજું જે છે એ ઋષભ નારાજ એમાં ખીલી ના હોય વજ્ર ઋષભ નારાજ મરકટ એટલે આવી અને એનો પાટો બાંધ્યો છે અને પછી એમાં ખીલી લગાવી પછી વૃષભ નારાજની અંદર ખીલી ના હોય મરકટ બંધ હોય અને પાટો હોય એકચ્યુઅલી હાડકાના બંધન બાંધામાં આવું હોય નહીં પણ આ કેટલું મજબૂત છે એ બતાવવા માટે ખાલી કીધું છે હું કે ત્યાં ખીલી બીલી હોય ને કંઈ પાટોય ના હોય પણ એનાથી મજબૂતા એમાં ખાલી મરકટ બંધ હોય પછી હોય અર્ધ નારાજ એમાં અડી થોડોક અડધો મરકટ બંધ હોય અડધો પછી પાંચમું જે છે એ કિલિકા એટલે કિલિકા એટલે એક બે હાડકાં એક હાડકાંની અંદર બીજું હાડકું તમે આમ ખીલીને જેમ નાખી અને મજબૂત બનાવો ને એવું હોય એને કિલિકા કહેવાય અને છેલ્લું સેવાર્થ સેવાર્થ એટલે માત્ર હાડકાં અડીને રહ્યા છે શું આમ ખાલી અડીને રહ્યા છે આમ એટલે તમે આમ હાલતા જાવતા તમારું ખડી જાય પડી જાય છે આપણું સંગ્રહણ અત્યારે આવું છે હવે એમાં શું ધર્મ કરી શકવાના આપણે હે શું ડૉક્ટરે એવું કીધું હતું એમને કે નહીં નહીં ડૉક્ટરે એવું કીધું હતું સાંભળો કે આ તમારો જે નવો મૂક્યો ને અંદર એ એટલો મજબૂત છે કે તમે હથોડાથી ટીપો ને તો એને કંઈ ના થાય એટલે બધા હવે કાલે ની કરી આવજો પ્રશ્ન એવો છે કે આ જે આ જે હાડકાંનો બાંધો છે એ તો બારનો છે ને બહારનું વસ્તુ છે શરીરનું છે તો એમાં એ વખતે ભાવ પણ એ પ્રમાણે જો ભાવ તમારો ગમે તેવો હોય પણ તમારું મનોબળ જોઈએ પણ મનોબળ ગમે તેનું હોય પણ છતાં તમારું શરીરમાં જો સાથ ના આપે તો તમે આરોગ્ય સાધન ના કરી શકો એટલે શરીરનો સાથ પણ જોઈએ માટે ત્યાં કીધું કે શરીર માધ્યમ ખાલું ધર્મસાધનમ શરીર એ આપણા માટે ધર્મ નું સાધન છે ધર્મ કરવા માટેનું સમજાણું એટલે એ શરીરને તમારે એ રીતે સાચવવું પડે પણ એને લાલન પાલન એટલે એને તમે હે જલસા ના કરાવો તમે એની પાસેથી કામ લ્યો તમે આપો છો એને જે એ મુજબ એનું કામ લ્યો તમે તમારું નોકર હોય તમારે ત્યાં બરાબર તે નોકરને તમે જે પગાર આપો પછી તમે તમે એવું અપેક્ષા તો રાખો ને કે કામ કરશે અરે પતિ પાસેથી પણ અપેક્ષા રાખો છો ને તો રાખો ને એમ આ શરીરને તમે આપો યોગ્ય રીતે આપો અને પછી એની પાસેથી કામ પણ લો હવે એકલું તમે આપ્યા કરો આપ્યા કરો તો આમ થયા કરે અને પછી ડૉક્ટરના ફેરા શરૂ થઈ જાય એવું નહીં કરવાનું બરાબર મને ખબર નથી તમારું કેટલો ટાઈમ ઘડિયાળ પછી સંસ્થાન આપણે પિંડ પ્રકૃતિ છે સંસ્થાન છ પ્રકારના એમાં આપણે વીઆ એ પહેલું છે સમચતુરસ્ત એટલે પર્યાંક પર્યાંકાસને એટલે કે પદ્માસને બેઠેલા અને ચારે છેડા એક સરખા માપવાળું સંસ્થાન નિરોગી અને સુંદર શરીર હોય એ તીર્થંકર પરમાત્માનું હોય એ સમય પેલું સંસ્થાન ત્યારે ચારે બાજુ એક સર ઉદાર પદ્માસન બેઠા હોય તો નાભીથી ઘૂંટણ આ નાભીથી આ ઘૂંટણ આ નાભીથી આ ખભો આ નાભીથી આ ખભો આ ચારે એક સરખા ડિસ્ટન્સે હોય એ સમય ચતુરસ્ત સંસ્થાન કહેવાય સમજાણું એ તીર્થંકર પરમાત્માનો હોય પછી નેઘરોધ પરિમંડલ સંસ્થાન નેઘ્રોધ એટલે વડલો વડલો નાભી ઉપરના અંગો શુભ લક્ષણોવાળા હોય અને પ્રમાણયુક્ત હોય એટલે નાભીથી ઉપરના બધા અંગો પ્રમાણસર હોય નીચે ઘરવાળો ગોટાળો પછી સાદી સંસ્થાની અંદર નાભી ઉપરના અંગો શુભ લક્ષણવાળા અને સપ્રમાણ હોય સોરી હો આમાં નાભી નીચેના જોઈએ સાદી નાભી નીચેના અંગો શુભ લક્ષણ એ હું ધારું થયા છે એ પ્રમાણે ચેક કરી લઈશું અને સપ્રમાણ હોય પછી વામન સંસ્થાન વામન સંસ્થાના કારણે જીવને ઠીંગણા મળે ઠીંગણા પણ શું કહે છે પછી કુપ્ચ સંસ્થાન જેના ઉદયથી કુબડા મળે અને હુંડક સંસ્થાન જેના ઉદયથી હિનાદિકંગો તથા બેડોળ ઊંટ જેવા શરીર મળે એને હુંડક સંસ્થાન કહેવાય આ કાળમાં આપણા બધાના સંસ્થાન હુંડક હા હા કુપડા કુપડા પણ ખૂબ છે કુબ એટલે અગલી અને હુંડકનો અર્થ છે બહુ સ પ્રમાણના હોય હાજર શું અગલી અગલી આપણે ગમે નહી દેખાવ પછી નવમું કે શું છે બે ચૌદ પ્રકૃતિ છે નવ દસ અગિયાર અને બાર એ વર્ણ ગંધ રસ અને સ્પર્શ ખ્યાલ વર્ણ કેટલા પ્રકારના પાંચ ગંધ 2. રસ 5. અને સ્પર્શ 8. એટલે પિંડ પૂર્વ થવાનું પછી તેરમું જે લીધું આનુપૂર્વી વિગ્રહ ગતિ એ ખરે મેં ગઈકાલે સમજાવ્યું હતું ને આનુપૂર્વી અહીંથી ત્યાં જવાનું એમાં અને એમાં ચાર ભેદ દેવાનું મનુષ્યનું પૂર્વી તિરિંચાનું પૂર્વી અને નરકાનું પૂર્વી અને છેલ્લું વેહાયોગતિ વિહાયોગતિ એટલે ચાલવાની રીત એમાં શુભ અને આવે તો શુભની અંદર એ ચાલવાની ગતિ કેવી હોય હંસ જેવી આપણને ગમે આમ ચાલતું હોય અને અશુભની અંદર સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણકાર પ્રધાન જય જુદા